કે લેવલ આવે ને પોતા હોય માણસો સાંભળતો હોય એટલે પાંચ માણસો તૈયાર કરી શકાય નહીં બઉ મોટી જબરજસ્ત આપડે આચાર જેવી રીતે રાખીએ એટલી બધી આશા રાખીશ પણ એ બધા છૂટકો નથી દાદાજી એ નિશ કર્યા વખત છીટકો નથી છૂટકો નથી પણ એટલી આશા રાખી શકીએ ને એકદમ એકદમ પોતાના પેપર પોતાના પેપર અને પોતે માર્ક મુકાયેલ પોતે નાપાસ થાય પોતે પેપર તપાસ પોતે નાપાસ થાય પાછો પાછો માણસ દાદા લોકો આકર્ષાય છે કઈ કેમ નથી આકર્ષતા કઈ ઘણું રોંગ છે શું કયું આકર્ષાય નડી જાય એટલે એવા તો આકર્ષણ બે દાણા એવું નફા હોય હા તો જ્ઞાની છે જ આપણે ખબર પડે પેલા ખબર શું ચાલી ગઈ કૉિંગ કોચિંગ ચાલી રૂકા બગડી ગયું છે ઉત્તર દેખાયા એ રૂકાયા ત્રણ મતલબ ઉત્તર મને લઈ જાય ભાઈ સિંગલ ચાલવા કે આગળ વધી નવું જ્ઞાન ઉપર થવા પણ નવા કે એનું જયારે ઉત્પન્ન થયું ને ત્યારે પ્રગટ થઈ ને બઉ સુંદર પ્રગટ થઈ પ્રગટ થઈ આમ લખીને લાવેખાય તે દેખાય એના પરિણામ દેખાય એના પરિણામ દેખાય એના પરિણામ દેખાય એનાય પરિણામ એટલે હું જોડું લાગે પડી ગયું પછી યા મુસાદ તો આપડો મુસાદ માં આવ્યું કુદર ના સારું છે આપણે લખવા કારણ કે એનાથી બધા જ્ઞાન હાજર આમ એને લઈને પછી પેલું ઊભું ના થાય એની પર ધ્યાન રાખવાનું લખવાની એની પર આશ્ર બહુ સારું આ પુણ્ય બહુ સારું છે પ્રગટ થઈને કાગળ લખી લેતો આના પરિણામ આવે ને આનું પરિણામ ને આનું પરિણામ આનું પરિણામી ગયું કેવું પડે છે લખીને લાવતો આ પૂજા એટલે પૂજા ચાલી ને તું સીધી ક્યાં એ સ્થિતિ બધા જ પ્રશ્નો પરિજન આપેલી છે દાદા ભાઈ ઓછું બધું એટલું જણાવ્યું સમજાય છે મળવું જોવા પછી દણી મરી ગયો જાગૃતિ કરવા માટે લાગ્યું નઈ કે રંધાપુર જ મારો <laughs> <laughs> दोषो संबी जागृति हैतियाकारी हू जाऊ तो कू लक्षण हो विचार आए कोईनी इफेक्ट थी हो, हो जाए अंदर सतत पेली बातचीत चलू जो है तमने थाई तमारी भूल है आ परिणाम हज आवा, आवा लक्षण है त्या सुधी आएज नहीं हजू तो आपने हज तो के तो दादा कृपा की आ वस्तु उ आपने आ भूरो देखायी कर हूँ जा भूल है भूले चुके अंदर उभ परिणाम तो सतत जबरदस्त पहलू ये हो જાણું છું કોને કેદ્ર ધ્યાન ના થાય આખું પૃથકરણ ફરી વળે આખું કરતા ને બીજા બધા બરોબર છે આપડે ફળદાયી છે વડ માં શું થાય વાત કરવી તને નહીં ના આવે શું શું છું નહીં આવે વાત કરી દીકત નહી ને કે આપડે ગણીએ છીએ ગણતા નથી એ તો જાગૃતિ સાચી જાગૃતિ સવાલ આવીને ઉભો રહ્યો દાદાજી એ તો કોશિશ હોય મારી પાસે છે એ મને શું કરે મને પરિણામે શું કરે એડજસ્ટમેન્ટ બરો અમારે જોડે એડજસ્ટમેન્ટ બરોબત થાય તો અમારે સમાધાન થઈ જાય શું થાય પરિણામ તો આવે ને પરિણામ આવવું જોઈએ પરિણામ આવતા હોય છે ઉઘાડી વાત ધગેરી વાતે કરીને હા એટલે હા કેશ કહેતા હોય ને કેશ બદલાય નાખે શું કહેતા આવી હોય આવી લોકો નું આકર્ષણ થઈ પડે દાદા એટલું જાણવાની જરૂરિયાત નથી એટલું બી પર્યાય ગણ્યા તો ના જોયા મોક્ષ માર્ગ ના મોટા મોટું લક્ષણ હોય અને પોતાને કઈ રીતે જાગૃતિ થઈ શકે છોકરા મોટી ઉંમર ના મારા છોકરા છોકરા થઈ જવું પડે એના જેવામદે બાર એલિગ બાર કરવું પડે ત્યારે સામા છોપરા પરિણામ તો આવું છે લખેલા બધા वजू न थी एकली तो दिखाई एक तु दे ये पेड़ से એટલે ઇની જે એલો અને તેલાડે પણ આજ રીતે રહેતો તો ના અત્યારે આજ રીતે જે વિકાસ થવો જોઈએ વિકાસને બેક મારી તેદાર સારી હતી બહુ સારી છે જે હતી તો આજે કામ કે આપેલ ઉગવા ના રહે એ જાગૃતિ તારે એવું લાગે વિકાસ થયો એવું લાગે મેં કહ્યું છોકરા વર્ષો નહીં કહ્યું આ બધા તમને કહે છે નહીં ત્યારે સ્થિતિ છે ખરી જ વાત છે જોખમદાર પણ અગર કઈ છે જઈ છે તો તને એટલે તો દરકા ડાયરેક્ટ ના છે તેનું પરિણામ છે આ જે વિડ્યુ તો કમ્પ્રેસ કે નાવતું સપાર્ક કરીશું હે થોડી કરીશું કેવું લાગે છે કે દેખાડ એક વાત કેવું લાગો આપણે કહ્યું એટલે હવે આ પ્રમાણે દાદા ના બધા શબ્દો કર્યું પેલા બધા ચેતવેલા એ બધા શબ્દો બધા હાજર થઈને એ વસ્તુ ના થાય હું જાણું છું એવું એવું સેજે ઉભું થયું હોય તો કરતો પેલું જ્ઞાન બધું દાદા એ કર્યું હાજર થાય બરોબર